અને વળી તે બે જણ જે પત્નીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિના જે પુરુષ તેમનો સ્પર્શ ક્યારે ન કરવો અને તેમની સાથે બોલવું નહીં પોતાનું મુખ પણ ધર્મવંશી આચાર્ય પોતાના સમીપ સંબંધ વિનાના અર્થાત પોતાના દૂરના સંબંધી કે બિલકુલ સંબંધ વિનાના આવા અન્ય પુરુષોને તે બંને આચાર્યોની પત્નીઓએ અથવા લાજ ઘૂમટો તાણીને ઉભા રહેવું આમ કરવું તે આચાર્ય પત્નીઓને યોગ્ય જ છે આમ ન કરવામાં આવે તો દર્શન કરવા કે પગે લાગવા આવતા પુરુષો પ્રસંગ રોકવો કઠિન છે અને તે પ્રસંગ ચાલુ રહે તો સધર્મની સ્થિતિ રહે નહીં તૂટી જાય મનુસ્મૃતિમાં કહ્યું છે કે ભ્રશ્યતી સ્વેતરેશામ વેનારી પુનસામ પ્રસંગત પતિવ્રતા સુશીલાપી તસ્મા તમ પ્રયત્તા પતિવ્રતા અને સુશીલા સ્ત્રી પણ પરપુરુષના પ્રસંગમાં રહે તો સધર્મથી પડી જાય છે તેથી સાવધાન રહીને પર પ્રસંગ તજી દેવો મૂળ શ્લોકમાં ચકાર એવું સૂચવે છે કે આચાર્યોની પત્નીઓ સિવાયની બીજી ધર્મવંશની સ્ત્રીઓ પણ સમીપ સંબંધ વિના પર પુરુષનો સ્પર્શ તથા શ્લોક નંબર વન થર્ટી ફાઈવ ગૃહો એ મધુપાશ્રિતા હવે ગ્રશ્રમી ના જે વિશેષ ધર્મ છે તે કહીએ છીએ અમારે આશ્રિત જે ગ્રહસ્થાશ્રમી પુરુષ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે વિધવા સ્ત્રીઓ તેનો સ્પર્શ ન કરવો હવે વીસ શ્લોકથી ગૃહસ્થના વિશેષ ધર્મો કહે છે મારા આશ્રિત ગૃહસ્થાશ્રમીઓએ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની સમીપ સંબંધ વિનાની એટલે જેઓનું મરણ સૂતક ન લાગે તેટલા દૂરના સંબંધવાળી કે જેની સાથે કોઈ પણ સંબંધ જ ન હોય તેવી વિધવા સ્ત્રીઓને અડવું નહીં તેનો સ્પર્શ અતિશય અમંગલ રૂપ ગણાય છે તે સ્કંદ પુરાણમાં અગત્ય કહ્યું છે કે સમસ્ત અમંગલોને મધ્યે વિધવા ના અતિશય અમંગલ છે માટે બુદ્ધિશાળી પુરુષે પોતાના નજીકના સંબંધ સિવાયની વિધવા સ્ત્રીનો સ્પર્શ કરવો નહીં આશિષો વિધવા સ્ત્રીનામ જ્ઞાયા આશી વિશોપમા વિધવાના આશીર્વાદ પણ સર્પના જેવા ઝેરી છે પ્રયાણ કરતા હોઈએ અને જો વિધવા સ્ત્રી દેખાય તો મૃત્યુ થાય તેવું અપશુકન માનવું મૂળ શ્લોકમાં મૂળ શ્લોકમાં રહેલો ચકાર એવું જણાવે છે કે ભલે અહીંયા ન કહ્યું હોય તો પણ ગૃહસ્થોએ વિધવા નારી સાથે હાસ્ય વિનોદાદી પણ ન કરવા એવો સંગ્રહિત અર્થ છે યો અને ગૃહસ્થાશ્રમી પુરુષ તેમણે યુવા અવસ્થાએ યુક્ત એવી જે પોતાની માં બેન અને દીકરી તે સંગાથે પણ આપતકાળ પડાવીના એકાંત સ્થળે ન રહેવું અને પોતાની સ્ત્રીનું દાન કોઈને ન કરવું યુવાન અવસ્થામાં રહેલી પોતાની સગી માં બહેન અને દીકરીની સાથે એકાંત સ્થળમાં પુરુષોએ આપતકાળ સિવાય રહેવું નહીં કોઈ બીજો ઉપાય જ ન હોય તો દેશકાળને અનુસારે પ્રયોજનાનુસારે રહેવું એકાંત જગ્યા ન હોય તો પણ યુવાન સ્ત્રીને જોવી તે શૃંગાર રસમાં ઉદ્દીપન વિભાવ ગણેલ છે અને એકાંત સ્થાનમાં તો તેને દેખીને મનમાં ક્ષોભ અવશ્ય થાય જ એટલે વિવેકી અને ડાયા એકાંત જગ્યાએ ઉપર કહ્યા પ્રમાણે ન રહેવું અહીં આપદ અહીં આપત અનાપત શબ્દનું તાત્પર્ય જરૂરી બિનજરૂરી કેટલું છે તેવો કરવાનો છે કારણ કે માતા આદિ પાસેથી અન્ન પાનાદિ વ્યવહાર અવશ્યપણે કરવો પડતો હોય છે અને ત્યારે કદાચ બીજા લોકોની હાજરી ન પણ હોઈ શકે માટે આપત અર્થાત આવશ્યક અને અનાપત અર્થાત બિન એવો અર્થ માતા બેન દીકરીના વિષયમાં ઠીક ગણા છે નહીં તો તેમના પાસેથી ભોજન પાન વગેરે વ્યવહારનો પણ નિષેધ થઈ જશે જે ઠીક ન ગણાય માટે જરૂરી સિવાય એકાંતનો અત્રે નિષેધ કરાયો છે આ સંબંધે ભાગવતનું વચન આગળ પણ કહ્યું છે કે નણવગ્નિ પ્રમદા નામ ઘૃત કુંભ સમમાન સુતામપી રહોજ રહોજ્યાત અન્યદા યાવદર્થકૃત સ્ત્રી અગ્નિના સમાન છે અને પુરુષ ઘી ભરેલા ઘડા સમાન છે આથી આપતકાળ સિવાય એકાંત સ્થાનમાં તો પોતાની દીકરી સાથે પણ ન રહેવું અને સામાન્ય દિવસોમાં જે વખતે જેટલી જરૂર હોય તે પ્રમાણે રહેવું તે સિવાય પણ કહ્યું છે કે માત્રા સ્વસ્ત્રા દુહિત્રાવા ન વિવિધતા સનોભવેત બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાન સમી કરશે એકાંત સ્થળમાં મા બહેન અને દીકરીની સાથે પણ ન રહેવું ઇન્દ્રિયોનો સમૂહ બળવાન છે તે વિદ્વાન મનુષ્યને પણ પાપ તરફ વિષયો તરફ ખેચી જાય છે કે કોવિદાન માં બેન અને દીકરીની સાથે એકાંતમાં રહેવું નહીં ઇન્દ્રિયો બળવાન છે તેથી વિદ્વાનોને પણ મોહિત આંધળા કરી નાખે છે હવે આપતકાળ સિવાય સ્થિતિ ન કરવી અને આપતકાળમાં આપતકાળમાં પણ ન કરવું એમ પોતાની પત્નીનું પતિવ્રતા પણ તૂટે તેથી અતિ પાતક લાગે છે તે દાન આપતકાળમાં આવશ્યક હોય તો કરવું સ્વપ્નિસ દારાંચ શરણાગતા ન્યાસાધિ કુલવૃત્તિધનિઢાત્મા ગમે તેવો આપતકાળ આવી આગળ મહારાજા રાજા મહારાજાઓ કરી દેતા ક્યારેક ક્યારેક એવું દાન જેમકે પોતાનો વંશ હોય તો પોતાનું સર્વસ્વ આપી દેવું નહીં પત્ની શરણાગત થાપણ કોઈએ ગીરો મુકેલી ચીજ કુળ પરંપરાની આજીવિકા પોતાને ઘેર સામાન્ય રૂપમાં મૂકેલી બીજાની વસ્તુ સ્ત્રીનું સ્ત્રીનું ધન અને પોતાનો પુત્ર સ્ત્રીનું ધન કર્યાવરણમાં આવે આવેલું એ ધન છે એની ઉપર અધિકાર કોઈને આપી દેવાનું હોય તો શ્લોક નંબર વન થર્ટી સેવન આગળના શ્લોક માં આવેલો આવે છે ને કાર્ય વૈવાહી સ્વસ્ય વાપ્ય સશાક કે મંત્રલેખન એને સાક્ષી એ સહિત લખવું લખવાનું કારણ એ છે દીકરીને કર્યાવરમાં એક કરોડ રૂપિયા આપ્યા હોય કે કઈ વસ્તુ આપી હોય તો એ વસ્તુના બીજા દેર જેઠ છે એ ભાગીદાર ન થઈ એટલે જો લખ્યું ન હોય તો હું હયારું ગણીને કરી નાખે એટલે મારા શિક્ષા પદ્ધતિ એવું કીધું એને હું કરવાનું લખવું અથવા તો ગમે એવો આપતકાળ પડ્યો હોય અને દાખલા તરીકે એને જમીન દીધી ગાડી દીધી તો તમારે કરજ થઈ ગયું હોય તો એ ગાડી તમે વેચી નવો કાયદો એની સંમતિ વિને જો એમ કે ભાઈ કુટુંબ ઉપર આપતકાળ આવ્યો છે તો આપણે દઈ દઉં તો વાત જોઈ પણ કર્યાવર નું એટલા માટે લખત કરું. જો લખત ન કર્યું હોય તો કઈ ઉભું લખત કરીને દીધું હોય અજુગતું મારા જ કે લખત કરવું કાર્ય વૈવાહિક સ્વચ્છ અન્ય વાર ધનસ્ય તો ભાષા બંધો ન કરતા લેખમાં ધરાવે આખી જિંદગી ઓલી ખરાબ થઈ જાય બધા પ્રસંગો વ્યવહારે અને જે સ્ત્રીને કોઈ પ્રકારના વ્યવહાર કરીને રાજાનો પ્રસંગ હોય તેવી સ્ત્રીનો જે પ્રસંગ તે કોઈ પ્રકારે પણ ન કરવો તે સમસ્ત ગ્રહસ્થ સત્સંગીઓએ જે કોઈ સ્ત્રીને પ્રસિદ્ધ કે અપ્રસિદ્ધ કોઈપણ પ્રકારના વ્યવહારથી રાજાનો પ્રસંગ હોય તેના અંતઃપુરમાં તેની પાસે જવા વગેરેનો સંબંધ હોય તેની અથવા અંતઃપુરની નોકરાણી હોય વગેરે તો તે તો તે સ્ત્રીનો સંબંધ તો તેવી સ્ત્રીનો સંબંધ તેની પાસે ઊભા રહેવું તેની સાથે વારંવાર વાતચીત કરવી વગેરે પ્રસંગ કોઈ પણ રીતે આપતકાળમાં પણ ન રાખવું રાજધર્મની ટીકામાં કહ્યું છે કે જે કોઈ સ્ત્રીને રાણી દ્વારા કે સ્વતંત્ર રીતે રાજાનો સંપર્ક હોય અથવા તેની દૂતી દ્વારા સંબંધ રહેતો હોય તેવી સ્ત્રીની સાથે કોઈ પણ જાતનો વ્યવહાર ન રાખવો સત્તાધારી માણસો હોય એને બીજી સ્ત્રીઓ સંબંધ હોય એ હારો ન હોય સ્ત્રીઓનું સાંભળે પછી બીજા કોઈ નું સાંભળે નહીં રાખવો પુરુષો દ્વારા રાખો સ્ત્રીઓ દ્વારા એની સંબંધ રાખે તો ક્યારેક રાજાને હોતે શંકા થાય સત્તાધારીઓને શંકા થાય શંકા થાય તો આ બધ ઉપાય નહીક વ્યવહારમાં બધા કેટલાય ઉદાહરણો બનતા હોય એ જોઈ લેવાય નંબર વન અન્ના દેહિ શક્તિ તો અને તે ગ્રહસ્થા તેમણે પોતાને ઘેર આવ્યો એવો જે અતિથી તેમને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ના કરીને પૂજવો અને હોમાદિક જે દેવકર્મ અને શ્રાદ્ધાદિક જે પિતૃ તે જેતે તે પોતાના સામર્થ્ય પ્રમાણે વિધી જેમ ઘટેથી અન્ન જળીથી પૂજવો અભિવાદન પૂર્વક અન્ન જળથી રાજી કરવો આદરપૂર્વક અહીં અતિથિ શબ્દ છે અતિથિ એટલે જેને આવવાની ચોક્કસ તિથિ ન હોય જેમ કે હું આવતી બારસે તમારે ઘેર આવીશ પેલી તારીખ રવિવારે સંબંધી આવ્યો હોય તો એ અભ્યાગત કેવાય અતિથી કહેવાય અતિથી ઓચી ને તો આવી જાય અતિથી મેમાન આવે કઈ આવે એ મહેમાન કેવાય અભ્યાગત અભ્યાગત તો વ્યવહારિક રીતે રક્ષણ હોય પાલન કરવું પડતું હોય એટલે કારણ કે આને આ પાછું જવું હોય એટલે એને હાથ જ પડે પણ અતિથિને તો કઈ એવું હોય નહીં કે અન્ય જવાનું હોય નહીં તો એને એનું અના દીકડે કરીને સંભાવના કહે તેમ ન હોય તેને અતિથિ કહેવાય જેને આવવાની ચોક્કસ તિથિ હોય તે અતિથિ ન કહેવાય તેને તો અભ્યાગત કહેવાય ભાષામાં ધર્મ ભિક્ષુકોને લાગુ પડે છે તે ભિક્ષુકો વિશે સ્કંદ સ્કંદે કહ્યું છે કે અધ્વગ ક્ષીણવૃત્તિ વિદ્યાર્થી ગુરુ પોષક સન્માન કરવું ઈ માગે એટલું દઈ દેવું એવું પાછું નથી તમારે એટલા જ દેવા પડશે એવું દઈ દેવું એવું કહે પોતાની શક્તિ પ્રમાણે કરવું रस्ते जतो प्रवासी जेनी आजीविका नष्ट थी गई होर्यविद्या विद्यार्थी गुरुनु पोषण करना सं्रह्मचारी आ छर्म भिक्षुक काशीखंड में कहूं छे, छे गोदाने गोदान चत पुण्य पात्रा विधिपूर्वक सत्कृत्य भिक्षवे भिक्षा दत्वा तत्फलमानुयात જો સાચો ભિક્ષુક હોય સંગ્રહખોર ન હોય અને સાચો ભિક્ષુક હોય કીધું ને કે જેની વૃત્તિ ક્ષીણ થઈ ગઈ હોય જે ભણતો હોય એને પાસે કાંઈ ન હોય અને જે ગુરુ પોષક ગુરુ એ ગુરુ પોષક પોષક હોય બ્રહ્મચારી હોય સંન્યાસી હોય અને જો એની યાચના એટલે પૈસાની નહી ભિક્ષુક હોય પૈસાની યાચના કરે તો એ ખોટો પૈસાની યાચના કોણ કરી શકે બ્રાહ્મણ હોય વૃત્તિ ક્ષીણ થઈ ગઈ હોય તો એ કરે તો વાંધો નહીં પણ આ બધા એ છે એ યાચના કરે તો એ ખોટા ભિક્ષુક બ્રહ્મચારી સાધુ હોય કાશી ખંડમાં કહ્યું છે કે ગોદાન ગાયનું દાન કરે એટલું કોઈ સત્પાત્ર ને વિધિપૂર્વક ગોદાન કરવામાં આવે અને તેનું જે ફળ થાય તે તો ભિક્ષુ ભિક્ષુકનો સત્કાર કરીને તેને ભિક્ષા આપીને મળે છે પરાશ્વર મુનિએ કહ્યું છે કે હરિને રાજી કર્યા છે શ્રીમદ ભાગવત માં મહારાજે સંકાદિકો કહ્યું છે કે અધનાહ અપી તે ધન્યા સાધવો ગૃહ थ विवर्जिता ज्या आपना सामन महापुरुषो जल तृण भूमि करदी केवक आमा कोई ने रूप में स्वीकारे તો તે ગૃહસ્થ નિર્ધન હોવા છતાં પણ ધન્ય ભાગી છે અને જે ઘરમાં ભગવાનના ભક્તોના પરમ પવિત્ર ચરણ જળના છાંટા નથી પડતા તો તે બધી જાતની સમૃદ્ધિથી ભરપૂર હોવા છતાં જેમાં સર્પ રહેતા હોય તેવા વૃક્ષના જેવા છે ભાષ્ય યતિથિ અભ્યાગતાન વા જે ગ્રહસ્થ પોતાના ઘેર આવેલા અતિથિઓને કીધું છે તે ભસ્મ કરી નાખશે તે જ્યારે નરકમાં પડે છે ત્યારે તે પાપ દ્રષ્ટિવાળા પુરુષની આંખોને વજ્ર જેવી મજબૂત ચાંચ વાળા ગીધ કાગડા અને વટ જેવા પક્ષીઓ જે ગ્રહસ્થના ઘેરથી સત્કાર નહીં પામેલો અને નિરાશ થયેલો અતિથિ ચાલ્યો જાય છે તો તે ગ્રહસ્થિત આરંભીને વર્તમાન સમય સુધી સંપાદન કરેલા બધા પુણ્ય કર્મોનો તે ક્ષણે જ વિનાશ થઈ જાય છે અભ્યાગત અને અતિથી પાપ ફેર છે એ અતિથી તિરસ્કાર કરવાનું કીધું છે અભ્યાગત ઓલું થાય તો એનો વ્યવહાર બાદ થાય પછી બીજી વાર ત્યાં જવું હોય એને ઘેરે બ્રહ્મચારી પકવાન સ્વામીના ઉભો તયોરન્ન મદત્્રાયણ ચરેન્યાસી અને બ્રિ આ બે તો તૈયાર ભોજન ના અધિકારી છે લખ્યું શકમાં પકવાન ના સ્વામી પકવાન ના સ્વામી નો ગ્રહ રાંધે એના માલિક ઓલા દે પણ એના પેટ પૂરતું બધું નહી એમ નહી પોતાની અનુકૂળતા એ પ્રમાણે એને આ નિરાશ નો કાઢવું અતિથી હોય એ પાછા આ ગ્રહસ્થ હોય અને જો સંગ્રહખોરી હોય તો એને આપણે એમ સમજવાનું કે ઘેરેથી હાવતો ન જ આવવા દેવો એ લોકો પણ સંગ્રહખોરી કરતા હોય તો એને આપવું કેટલું એ વિચારીને આપવું રિયલ જરૂરિયાત વાળો હોય તો પણ પોતાની શક્તિ પ્રમાણે આપવું એની જરૂરિયાત પ્રમાણે આપણે ન આપવું યથાશક્તિ પોતાની શક્તિ પ્રમાણે અને પોતાની અનુકૂળતા પ્રમાણે આપવું એવું એવું મારે કીધું એ માગે કે મારા એટલા જોઈશ તો એટલા આપી દેવા એવું નથી કીધું ભગવાન દેવાની શક્તિ તો હોય તોય નો દેવા એને જરૂરિયાત નથી ને એ તો જાદુ માગતા હોય એમ તોય નો દેવા માગે એટલે દઈ દેવાય એવું નથી ધર્મ એ છે કે પોતાની ઘેરથી હાવ ખાલી ન જાવ શક્તિ હોય તો શક્તિ ન હોય તો હારી વાણી બોલી દેવાય પણ શક્તિ નથી આપણે ઘણું ખરું ખાલી થઈ ગયું છે તો એને કે આવો ભાઈ બેન અત્યારે હવે કરી શકીએ એવું નથી પાણી બાણી ભાઈ ને જમાડીને મોકલી દેવાય હારી વાણી જો બ્રહ્મચારી પકવાન ના સ્વામી ના ઉભો તયોર અન્ન મદદવા તું ભૂખતા ચાંદ્રા એમ ચરે એમાં જે અન્ન નો ભિખારી આવ્યો હોય એને આપવું એવું શાસ્ત્ર નો અભિપ્રાય ખર્મદેવ ને ભક્તિ માતા હતા બે પાંચ દિવસે જમવાનું મળે તોય એ પેલા ખાવાનું આપતા એટલે અન્ન ભિખારી હોય એમાં બહુ વિચારવા જેવું નહિ પણ પૈસા નો ભિખારી હોય સંચારી આ બે તો તૈયાર ભોજન ના અધિકારી છે જે ગ્રહસ્થ તે બે એ પાછો કાચું ઓનલાઈન વેચી નાખતો હોય તો વિચાર બનવું એમ કે સં્યાસી અને બ્રહ્મચારી આ બે તો તૈયાર ભોજન ના અધિકારી છે જે ગૃહસ્થ તે બે ને અન્ન આપ્યા સિવાય જ જમી લે છે તે તેને જે પાપ લાગે તેની શુદ્ધિ માટે ચાંદ્રાયણ વ્રતરૂપ પ્રાયશ્ચિત કરવું જોઈએ આવું સ્મૃતિ વચન છે મહાભારત શાંતિ પર્વ અંતર્ગત આપદ ધર્મમાં તો આંગણે આવેલા શત્રુ પણ આતિથ્ય કરવાનું કહ્યું છે જેમ કે તમારે ઘેર આવે તો તેનું યોગ્ય આતિથ્ય કરવું જોઈએ આહાર હોય તો માણસ હાથમાં કુહાડો લઈને વૃક્ષ કાપવા જાય છે તેને દેખીને વૃક્ષ પોતાની છાયા પાછી ખેચી લેતો નથી તેુ ઉપર પણ છાયા કરીને તેનું સન્માન કરે છે એટલે પિતુ સંબંધી તર્પણ શ્રાદ્ધાદી તથા વૈશ્વદેવ કર્મ શક્તિ પ્રમાણે યથા યોગ્ય રીતે કરવા વૈશ્વદેવ કર્મ એટલે વૈશ્વદેવ કરતા હોય છે એ કરવું અને જમવા ટાણે હતી કે એક બ્રાહ્મણો વૈશ્વદેવ કરે એક કોળીઓ ઈ કોળીઓ બહાર કાઢે એનો અર્થ જ કે આ બધા માટે જીવ જંતુઓને માટે કાઢે જેના પિતા જીવતા હોય કે જીવિત ન હોય તો પણ આવું કર્મ કરવું યોગ્ય છે સ્વાસ્થ્યમાં બધી જાતની અનુકૂળતા હોય ત્યારે શું કરવું અને અસ્વાસ્થ્યમાં બધી જાતની અનુકૂળતા ન હોય ત્યારે શું કરવું તેનો વિચાર કરવો અને ધર્મશાસ્ત્રથી બધી વ્યવસ્થા જાણવી પછી જે યોગ્ય જણાય તેમ કરવું તે સ્મૃતિમાં કહ્યું છે કે દૈવમિત યથાવત્તમ યો નાચરતી મૂઢધિ ક્ષીણપુણ્ય પત્યેવ રૌરવે સન સંશય જે મનુષ્ય દેવ સંબંધી અને પિતૃ સંબંધી હોમ શ્રાદ્ધાદી કર્મ નથી કરતો તો તે મૂઢ બુદ્ધિવાળાનું પુણ્ય નાશ પામે છે અને રૌરવ નામના નરકમાં તે પડે છે આમાં કોઈ સંશય નથી અહીં જે ગ્રહસ્થ શુદ્રો હોય તેને દેવ સંબંધી કર્મ અને પિતૃ સંબંધી કર્મમાં વેદ મંત્રોનો અધિકાર નથી એટલે તેમણે ભગવાનના નામ મંત્રને બોલીને તે બંને કર્મ કરવા આવો નિર્ણય શુદ્ર કમલાકર આદિમાં કર્યો છે પરાશર ઋષિએ શ્રાદ્ધ કર્યામાં તો વિશેષ વાત કહી છે કે આમાં શુદ્ર શુદ્ર ને મંત્રો નથી ભગવાન નું નામ લેતા લેતા કરુદ્ર મૌન રહી કાચું સીધું બ્રાહ્મણ આપીને તેનું પૂજન કરવું બ્રાહ્મણ નું મળતું હોય તો ન લેવું બીજા કોઈ નું પણ નહિ પછી શ્રાદ્ધ ને તર્પણ કરીને પછી પોતાના જ્ઞાતિજનો જમાડવા જે દ્વિજકુમારને ઉપનયન સંસ્કાર ન થયો હોય તેમજ સ્ત્રી કે શુદ્રોએ સવ્ય અપસવ્ય ડાબે જમણે જનો પહેરવી તો ઉત્તરીય ઓઢવાના ખેસ વસ્ત્રો એમ નિર્ણય કમલાકારમાં કહ્યું છે શુદ્રે શ્રાદ્ધને દિવસ પોતાને ઘેર બ્રાહ્મણ પાસે રસોઈ કરાવીને બ્રાહ્મણને જમાડવા નહીં પણ શ્રદ્ધાથી જે આપવું જોઈએ તેનાથી બમણું અપક્વ કાચું સીધું આપવું વિષ્ણુએ તેમજ ઉષ ઉષે તેમજ કહ્યું છે કે ન પક્વમ ભોજયેત શ્રાદ્ધે સતુદ્રો પી કદાચ ન ભોજને પ્રત્યવાયી શ્યાન ન ફલમ લભેત શુદ્ર હોય અને બ્રાહ્મણ ને જમાડે તો એવો આગ્રહ નહીં રાખવો જો એને જમાડે તો એને પ્રાયશ્ચિત કરવું પડે બોલે બ્રાહ્મણ જમે એનું ફળ ન મળે કારણ કે બ્રાહ્મણ અપડાય ને જે જમાડ્યા હોય તેનું ફળ પણ મળતું નથી સુમંતુ એ કહ્યું છે કે સદા ચેવતું શુદ્રાણા સુદ્રાણા તેને બદલે સોનું આપવું હોય તો ચાર ગણું આપવું મોદ્રે નિમિત્તે આપેલું અન્ન સીધું અન્ન સીધું લેવામાં મોટા કુટુંબ વાળા બ્રાહ્મણ નૈમિત કર્મ માં વપરાય નહી શુદ્ધિ તત્વમાં ન વપરાય મોટા કુટુંબ વાળા હોય જરૂરિયાત પૂરતું હોય તો એને ભોજનમાં વપરાય ઉપયોગ કુટુંબ ના ઉપયોગમાં વપરાય દેવતાના ઉપયોગમાં નો વપરાય શુદ્ધિ તત્વમાં અંગીરા કહ્યું છે કે તાવી શુદ્રા સ્પૃશતેન્નમ ગૃહમાં ગતમ પાણીનો છાંટો નાખી મંત્ર બોલીને બ્રાહ્મણ હાથ અડાડે તાહુજી શુદ્ર નું પછી બ્રાહ્મણ થઈ ગયું એટલે કાચામાં દોષ નથી કાચું લે એમાં દોષ નહી પવિત્ર અને પરાશર તો એવું કહે છે કે શુદ્ર અન્ન જો બ્રાહ્મણ ને પોતાને ઘેર આવે તો તેને પ્રોક્ષણ કરીને લઈ લેવું તે ત્યાં સુધી જ શુદ્ર શુદ્ર નું અન્ન ગણાય કે જ્યાં સુધી તેને બ્રાહ્મણ નો સ્પર્શ થયો નથી બ્રાહ્મણ નો સ્પર્શ થાય એટલે યાવ જીવ કાર્ય માતુર પિતુર ગુરો મનુષ્ય યથાશક્તિ ચિ અને અમારા આશ્રિત જે ગ્રહસ્થ તેમની શુશ્રોષા કાર્ય માનુષ્ય છે યથાશક્તિ જીવન પર્વા કરવી મારી શક્તિ નથી તો હું બાપા નહીં પાડું અને અહીંયા શક્તિ હોય એટલું કરવું શક્તિ ન હોય તો આ જોડી દેવાય એવો અભિવક છે બે વાક માતા પિતા અને ગુરુ એની સેવા છે એને જીવંત કરવી પોતાની શક્તિ હોય ન હોય તો શક્તિ ઓછી હોય તો ઓછી એ પ્રમાણે કરવી પોતાને રહેતા હોય એમ કરવી એમાં એવું કાંઈ નથી કે એની સેવા કરવી લક્ઝરિયસ જ કરવી એવું નહીં પોતે જેવું હોય પોતાની જે વ્યવસ્થા હોય પોતાના કુટુંબની એ વ્યવસ્થા એને આપણ જીવંત પર્યંત કરવી એમાં શક્તિ હોય તો કરવી ન હોય તો ન કરવી એવો વિકલ્પ નથી કરવી મારા આશ્રિત ગૃહસ્થ સત્સંગીઓ પોતાની માં કે અપર પોતાના પિતા અને ગુરુ તે જીવે ત્યાં સુધી તેમની મારા આશ્રિત ગ્રહસ્થ સત્સંગી ગુજરાતી લખ્યું પણ મૂળ માં આ વિવેક છે મારા લખ્યું કે યાવત જીવન શુશ્રુષા કાર્ય માતુ પિતુર ગુરુ રોગાર્થ મનુષ્ય યથા યથાશક્તિ તેમ આમ કઈ તો છે એ રોગાર્થ જ લાગુ પડે છે માતા પિતા ને ગુરુ ને અને યાવત જીવમ છે એ રોગાર્થ લાગુ ના પડે બોલો હાજો થઈ જાય પછી સવાલ જ ક્યાં છે રોગાર્થ મનુષ્ય છે એ હાજો થઈ ગયો પછી હું એને કેવી રીતે સેવા કરવી બીજો ગોતિયાતી એમ નઈ એમ કે ભાઈ ન મળે તેને માંદો પાડવો અત્યારે બહુ વિભાગીકરણ નથી કર્યું આપણે ગુજરાતી કર્યું છે ને જે શિક્ષા એમાં બહુ વિભાગીકરણ નથી પણ નહી તો વિભાગીકરણ આવું છે શ્લોકમાં છે આવું વિભાગીકરણ કારણ કે યાવત જીવન છે એ મા બાપ ગુરુ મા બાપ અને ગુરુ જ લાગવું પડે છે જ્ઞાશક્તિ મારી શક્તિ નથી તો હું ન કરું અને શક્તિ છે મારી શક્તિ નથી તો હું કરું એમ નો અને યથાશક્તિ છે રોગાર તસ્ય યથાશક્તિ પોતાની શક્તિ પ્રમાણે કરવું એમાં જો યાવત જીવન મૂકે તો રોગી હોય નોગી હોય એવો અર્થ નથી રોગી હોય હાજો થઈ જાય હાજો થઈ જાય એટલે એને સેવા કરવાની બહુ રહે નહી એટલે યાવત જીવન છે એ માતા પિતા ગુરુ નો લાગુ પડે છે અને યથાશક્તિ છે એ રોગીને લાગુ પડે છે મારા આશ્રિત ગૃહસ્થ સત્સંગીઓ પોતાની માં કે અપર માં પોતાના પિતા અને ગુરુ તે જીવે ત્યાં સુધી તેમની સેવા યથાશક્તિ કરવી તે મનુ મહારાજે કહ્યું છે કે યમ માતાપિતર ક્લેશ સહેતે સંભવે નૃણ નિષ્કૃતિ શક્યા વક્ત વર્ષ શૈપી તયો પ્રિયુર્યાચાર્યવદા તેુષ્ટેશું તપસર સમાપ્યુરાજ તેની નિષ્કૃતિ થાય નહીં શ્રી કૃષ્ણ ભગવાન કીધું છે ભાગવત તેયા નામ શુશ્રુષા પરમમ તપ આટલા ની સેવા કરવી ઈ શારીરિક તપ છે એટલે ગુરુ ની સેવા કરે છે દેવ સેવા કરે છે કોઈ બીજા બાળકો મોટા થયા પછી સેકડો વર્ષ સુધી સેવા કરીને પણ વાળી શકતા નથી માટે માતા પિતા તથા આચાર્ય નિત્ય મનગમતું કરવું તે ત્રણેય સંતોષ આપવાથી સમસ્ત તપ પૂર્ણ થાય છે કારણ કે તે ત્રણ ની સેવા કરવી એ પરમ તપ કેવાય છે તેઓ જ ત્રણ વેદ છે અને તેઓ અગ્નિ સ્વરૂપ છે ભગવાન પેલા પેલા મળવા ગયા ત્યારે સર્વાર્થસંભવો દેહો જની પોષિતે યાતિશમ પિત્રોમત્યમર્ત્ય શયુષા યસ્તરાત્મજ કલ્પ આત્મના ચન્ય ચંપ્રેેત સ્વમાનસાદય માતરમ પિતરં વૃદ્ધ ભાર્યાં સાધ્વી સુશું ગુરૂં વિપ્રપન્ચ કલ્પોન્વ જે પુત્ર શરીર અને ધન થી સમર્થ હોવા છતાં માતા પિતા ને આજીવિકા આપતો નથી તેના મરણ પછી પરલોકમાં તેને તેનું પોતાનું જ માનસ યમરાજ દૂતો ખવડાવે છે જે મનુષ્ય પોતે સમર્થ હોવા છતાં માતાનું પિતાનું કોઈ વૃદ્ધ કુટુંબીનું સતી પત્નીનું બાળક પુત્રનું ગુરુનું બ્રાહ્મણનું અને શરણાગતનું પોષણ નથી કરતો તો તેવાય છે એ બધા પોષ્ય વર્ગ કહેવાય પોષ્ય વર્ગનું પોષણ કરવું એની ફરજ अच्छा शरणागत न पोषण नहीं करते तो ते जीवता छता मरेलो है देवताओं कहूत्राण ही पर धर्मो पितृशुश्रूषणम सता माता पिता की सेवा करवी से सत्पुत्रों परम धर्म है स्कंदपुराणमा कहूँ के पित्रोर्गुरे गुरुश्च शुश्रूषा कर्तव्या श्रद्धयान्वहम યથા શક્તિ નતામ કુર્યાદ કુરિયાદ્ય રૌરવમ માતા પિતા ને ગુરુની સેવા પ્રતિદિન શ્રદ્ધાથી કરવી જે મનુષ્ય યથાશક્તિ સેવા નહીં કરે તો તે રૌરવ નામના નરખ ને પામશે એમાં પાછું યથાશક્તિ કીધું પણ યથાશક્તિ યાવત જીવન પોતાની શક્તિથી વધારે કરીને સેવા કરવી એવું પણ નથી પોતાના ઘરની શક્તિ હોય પ્રમાણે આજે અત્યારના પિનલ કોડ કે કાયદાઓ એ બધી યાજ્ઞવલ્કીય સ્મૃતિમાંથી સ્મૃતિમાંથી ઇન્ડિયન કોડ માં આવ્યા એટલે ગવર્મેન્ટે લીધો હોય કે કેમ ગવર્મેન્ટ લગભગ નહી લીધો હોય કાયદો તરીકે સ્મૃતિઓના શ્લોકો છે એ કોડ તરીકે લીધા છે માતા પિતા સેવા ન કરે તો એને વારસામ ભાગ નો દેવો એટલે તો કઉ છુ હું ન કરું તો એના મા બાપ છે ઈ એને એવું કઈ શકે કે તને સંપત્તિમાં ભાગ નહીં મળે એવું ખરું પણ આમાં તો એમ કીધું કે મા બાપ છે એને સંપત્તિ દેવાની ને નારાજ કહી દીધું કે કાયદો કરી નાખો આવો કાયદો કરી નાખો પણ દે પછી અર્ધો કાયદો છે પણ એ તો બાપા ફરિયાદ કરે છે પણ ઓલા તો એમ કે એના માટે કાયદો તો એ બાપાનો જ અધિકાર છે કે પરંપરાનું હોય એમાં નહીં પોતા સ્વઅર્જિત હોય એમાં એમાં કરી શકે ઓલું તો બે કીધું આમાં તો ગવર્મેન્ટના કાયદા પિનલ કોડ એટલે એ સ્મૃતિઓમાં જે નિર્ણયો છે એ પ્રમાણે બન્યા છે એની ઉપરથી બનાવ્યા છે પછી આને કોઈ ફેરફાર કર્યા હોય આપણે ઓલા ત્યાં અમે હું જુનાગઢ ભણતો તેમાં રામનંદન ઝા સાહેબ હતા સંસ્કૃત ભણાવતા એ બિહારના હતા કે મેં કોર્ટ મેન્ટ વકીલ બને ક્યા કરનાર ક્યા નહી કરના આવા અભિપ્રાયથી જ યાજ્ઞવલ કે સ્મૃતિના વ્યવહાર અધ્યયની મિતાક્ષરા ટીકામાં નારજી વ્યવહાર અધ્યાય એટલે જે વિવાદાસ્પદ વસ્તુ બની ગઈ હોય કે આનો વારસો કે દેવો કે નહી એવું વિવાદાસ્પદ હોય ત્યાં કોર્ટ થાય ત્યાં વિવાદ જાગે એક વસ્તુમાં બે જણા અધિકારી હોય વિવાદ જાગે તો ન્યા થાય એટલે વ્યવહાર અધ્યાય છે વ્યવહાર અધ્યાયમાં કાયદા લાગુ પડે મિતાક્ષરા ટીકામાં નારદજીએ સેવા નહીં કરનારા પુત્રને પિતૃ સંપત્તિમાં ભાગ પણ આપવાની ના કહી છે પિતૃદ્વિટ પતિતો ય સ્યાદોપાતિક ઔરસાપી નૈતેષમ લવેરન ક્ષેત્રજા કુતઃ માતા પિતાની સાથે દ્વેષ રાખનારો પતિત વર્તનવાળો નપુંસક અને ઉપ ઉપપાતક કરનારો આ બધા અવરસ પુત્ર હોય તો પણ એનો બાપો છે એમ કે ભાઈ તું આવો પાપ કરો ને સાબિત કરી દે કોર્ટમાં તો છોકરો જીતી ન શકે પણ અટાણ કાયદા છે કે એ બહુ ખબર નથી અત્યારે અત્યારે લાગુ પડે પણ વારસાય નઈ આમાં તો કીધું વારસો ન મળે તો પછી ક્ષેત્ર જ તો ભાગના અધિકારી ગણાય જ કેમ ક્ષેત્ર એટલે ક્ષેત્રે એક રાજા ને બે ત્રણ પત્ની હોય એના તરફ જ વધારે ખેંચાણ હોય ક્ષેત્રો ભાઈ કાશ્મીર વાળો એ જ હતો ને તેમજ રોગથી પીડાતા તેમજ રોગથી પીડાતા માણસ ની યથાશક્તિ સેવા કરવી રોગ શબ્દ થી કોઈ હથિયાર થી ઘવાયેલા ની પણ સેવા કરવાનું સમજી લેવાનું પ્રાણી નો દયાન્ સેવા યથાશક્તિ વૈષ્ય દયા અને પુન્ય બે છે એની સેવા કરે તો ભગવાનનો રાજીપો પણ શસ્ત્ર થી ઘવાયેલો દુખી માણસ સેવા દયાળુ થઈને પ્રતિદિન અને પાણી વગેરે શ્રાંત રોગી પરિચર્યુ બીજું ક્યાંક ગાય નું દાન આવ્યું ભિક્ષુને જમાડે તો ગાય નું જરૂરિયાત વાળાને જમાડે આપણે સાધુ માં પીરશે તો એને ગાયનું દાન પાણી પાય તો સંતો ને પીરસે તો ભિક્ષા દીદી કેવાય ને આમાં તો ક્યાં કોઈ નું છે આ જમવા બેઠા ને તો એને ગાયનું દાન નું મળે અને પાણી પાવાનું હોત એ પુઈન કહેવાય છે છિષ્ટ માર્જનમ ગોપ્રધાન થાકેલા પ્રવાસી ને વાહન આપવું રોગી માણસ ની સેવા કરવી દેવતા ની પૂજા કરવી દ્વિજોના ચરણ ધોવા અને તેઓ જમી રહ્યા પછી પાત્રો ને તે સ્થાન કરવો આ બધું ગાયના દાન આપવા જેટલું પુણ્ય આપનારું છે ભગવાન રાજી કરવા છે બીજા પાય ઝડપી લેવું જોઈએ ચોકો કરવા આપી મહારાજ